<clears throat> 126 તન્શ વિક્રય અને પોતાના જે શિષ્યો तमें धर्म निमित्ते अन्नते वेचव नहीं अन्न अन जून थाय तो जूनू कोईक ने आपी नवं लेवी रीते जूनाव करवेचू न कहवा शिष्यों धनधान्य शिष्यए आपेल धनधान्य क्षय विषय में जीवन केम गुजारवते कहू હવે શિષ્યોએ આપેલ વાંચવા જીવન કેમ ગુજાર શિષ્યોએ આપેલ ધનધાન્ય ક્ષય વિષયમાં જીવન કેમ ગુજારવું તે કહ્યું હવે શિષ્યોએ શું કીધું એમ હે હું કીધું ભાઈ સ્વામીજી વચન સ્વામીજી હું કે ક્ષય થઈ જાય પછી હું વાપરવાનું પોતા પાપરવું એમ આવા શિક્ષા પત્રીમાં શિષ્યોએ આપેલ ધનધાન્ય ક્ષય વિષયમાં જીવન કેમ ગુજારવું તે કહ્યું હવે શિષ્યોએ આપેલ ધનધાન્ય વધી પડે તો શું કરવું તે કહે છે બંને આચાર્યો એ પોતાના શિષ્યોએ પોતાને આપેલ ડાંગર આદિ જે અનાજ તે દ્રુત ભક્તા વશિષ્ટ પોષણ માટે શાસ્ત્ર માં એવો શબ્દ છે દાન દઈ ને એમાંથી બ્રાહ્મણ ને હોતે દાન કરવું જોઈએ બ્રાહ્મણ ભિક્ષા વૃદ્ધિ કરે ને એમાંથી હોત દાન કરવાનું યોગ ને આગાદિકૃતિ કરે એમાંથી પછી બાકી રહે એમ નહી પેલા દેવાનું અને પછી ભોગ કરવાનો દાન તથા પોતાના કુટુંબ પરિવારના પોષણ માટે पैसा करने टार्गेट राखवी नहीं यथायुगे भाव उपयोग करे बाकी તો પણ એને વેચવું નહીં કારણ કે ધર્મા દે ગ્રહસ્થ હોય તો એને કઈ વાંધો નથી ગ્રહસ્થ હોય મહેનત નું ઉપાર્જન હોય તો એ વેચે તો એને પણ દત્ત ભોગતા વશિષ્ટ તો લાગુ પડે એક પાછું કે બરબાર વેચી નાખે અને એમાંથી કઈ કોઈને આપે નહીં બીજા ઉપયોગ માટે તો એ બરાબર નહીં વાપરે આચાર્ય ઈ તો કીધું છે કર્તબીઓ વિક્રયો પણ ભૂખે મારીને નહીં એમ વેચવાથી ફાયદો થતો હોય તો એમાં વેચે તો ક્યાં વાંધો નહીં પણ દત્ત ભૂખતા હોય અને ઓલો વેચી નાખે એમ નહી ફાયદો થતો હોય તો વેચવાની જ ના પાડ બદલાવું એમ કે નવીન કરવું જૂના જૂનું દઈ નવીન કરવું તો જૂનું દઈ નવીન કરવાનો અર્થ હું તમે જૂનું કોઈક વેપારીને દઈ જો એ અનાજ લે ને કોઈ લેવા ન હોય ને ખાલી વેચવા જ હોય તો એટલે જૂનું વેચી નાખે નવું લઈ લે એનું એને જૂનું દઈ નવું લીધું કહેવાય કે જૂના અનાજ હાટે અનાજ જ લઈ લઈએ એવું કોઈ હોય ન હોય તો અનાજ નો જ એક વાત નથી એમ તમામ જે શ્રી કૃષ્ણ આવી હોય અથવા તો ધર્માર્થે પદાર્થ વસ્તુ પદાર્થ આવ્યા હોય એને વેચાય નહી જૂનું થઈ જાય તો લેવાય નહી તો એને એનો ઉપયોગ કરવાનો હોય એને તમે બીજાને દાન દઈ શકો કારણ કે તમારી ફરજ હોય ને તમારે આટલું આવ્યું તો એમાંથી તમે બીજાને બીજાનો ઉપયોગ માટે કોઈક આપી શકો ખરા એવું ખરું તેથી દાન ઉપભોગ સિવાય જે વેચવું તે તો એકમાત્ર લોપમૂલક ગણાય માટે તે અગ્રહસ્થ હોય તો એ લોભમૂલક ગણાય અર્થમૂલક ગણાય અને તેમાં પણ આત્મોપ ભોગ કરતા દાન નું પ્રાધાન્ય આચાર્ય જે ગ્રહસ્થ છે પણ ગ્રહસ્થ ની ધન નું એવું નથી ને थ तगी ग्रहस्थ प्रधान जीवन એને અગ્રહસ્થ ના નિયમ હોય આ લાગુ પડ્યા આ નિયમ છે એ છે વેચવું નહી ગ્રહસ્થ સિવાય ના હોય ત્યાગી વાન પ્રમા પણ આત્મોપ ભોગ કરતા દાન નું પ્રાધાન્ય જણાય છે વેચવાના નિષેધમાં ગૌતમ ભુક્તાવશિષ્ટ એમ લખ્યું ભુક્ત દત્તાવશિષ્ટ એમ નહીં પેલા ભોગ બી લે પછી પછી કોક ને દઈ દે પછી બાકી રહે એમ એમ નહીં દત્ત ભૂખતા અવશિષ્ટ દત્ત થી ભોગમાં કંટ્રોલ કરવો પડે તો કઈ વાંધો નહીં પણ દાનમાં કંટ્રોલ ન કરવો એવો અભિપ્રાય છે દત્ત ભૂખતા વશિષ્ટ નો બીજો ક્રમ મૂક્યો દત્ત ભુક્તા વશિષ્ટ એટલે પેલા દાન પછી ભોગ અને પછી બદલાવ દત્ત ભૂખતા એકાબીજા ને એકાબીજા ને એની પ્રાયોરિટી પેલી કે ઓલા ને ભોગે ઓલું ન કરી શકો ઓલા ભોગ ઓલું કરી શકો દાન ના ભોગ ભોગ નહી ભોગ ના ભોગે દાન હોય ભોગમાંથી થોડું ઓછું કરીને દાન કરે તો એ ધર્મ ન લોમાંથી થોડું ઓછું કરીને ભોગ ભોગવે તો ધર્મ લોપાણો કહેવાય એ ધર્મ ન કહેવાય એમ ધર્મ લોપાણો કહેવાય કે ન કહેવાય એ વાત દૂધી પણ એ ધર્મ ન કહેવાય અને ભોગમાં જરૂર હોય હોય ને વેચી નાખે तो ये ये ना कहे यवा जो ब्राह्मण वैश्य वृत्ति अर्थात वेपार कर आजीविका चलावत हो जमीन ડાંગર જવ બકરી મોટર છે બીજું કે આ તમે મોટર દિયો વેચી નાખી બાર પૈસા દઈ દો આપડે કરી લેવાના ઈ બારબાર પૈસા દઈ દેતા હોય તો વાત જુદી છે ગાડીમાં નથી જોતા તો વાત જોતી દાન તો એને તો દાન સંકલ્પ ફેરવો કેવાય કે ભાઈ ગાડી નથી ઘોડો નથી આ વસ્તુઓ અને પ્રાણીઓ તેને ક્યારેય વેચવા નહી મહાભારત આપણે એમ નહી તમે ઘોડો દીધો તો ઘોડો વેચીને આમ ગાય લેવો ભેંસ લેવું એમનો કરે બીજા પૈસા ની લેવાની એનો ઘોડા રાખવા પાંચ ગાયો આવે કે દહ ગાયો આવે તમારે ગાય લેવી છે એમ ના ગાય એ તો ગાડી દીધા પેલા જવાનું તમે દહ ગાયો સેવા કર્યો તમારે ગાડી નથી તમારી જરૂરિયાત માં માનતા હોય તો એનો સંકલ્પ એને ફેરવો છે તમે નથી કઈ ફેરવો તમારે એને ફેરવવાનો અધિકાર નહી આવું કરે તો ક્યાં અનાજમાં કરે છે બગડી જવાની ત્યારે અનાજ માં જૂનું થવાનું જૂનું ને બદલાવું એવું હું કરવા ને મારાજે કીધું ઓલું જો અનાજ જ ખરાબ થઇ જાય છે એટલે ખરાબ થઈ જાય એ તો અમુક છે બદલાવીને ઉપયોગમાં લાવ એવું રહ્યું નઈ વાપરવાની ન હોય તો એને એને પેલે થી કહી દેવું અમારે વાપરાય એમ નથી અને તો પછી આવે તે સંકલ્પ કરી દેવાનો અમારે અમે વાપરીએ કે અમારે કોઈ વાપરવા વાળું છે નહીં તો તમે ગાડી દોછી અમારે કઈ કામની નહીં વેચી નાખશો અને અમાર ગાયું જોઈ છે એવું તમે અથવા તો અનાજ જોઈ છે અથવા તો બીજું કઈક જોઈ છે અમારા કે આ ભંડારમાં આવી સિસ્ટમ બહારવી છે એક ગાડીની સિસ્ટમ તો થઈ જાય ઇનોવા ગાડી હોય તો કે તમે આ સિસ્ટમ બહાર દો તો એ દાતાના સંકલ્પ ને આધારે કરવો તેને ક્યારેય વેચવા નહી મહાભારત શાંતિ પર્વમાં કહ્યું છે કે બકરો અગ્નિ સ્વરૂપ છે ઘેટો વરુણ સ્વરૂપ છે ઘોડો સૂર્ય સ્વરૂપ છે પૃથ્વી अन्न स्वरूप है धनुष्य यज्ञ स्वरूप छे, है क्यों वेचवा नहीं टीका में कहूरा वगैरे वेच तो अग्नि वगैरह वेचा कहवा देवता ने वेचा कहवा विशा कुटुंब वाला बचार्यों ने क्य आकस्मिक दुष्कागे कोई आपत्त काल आड़े तेरे जो अनाज न हो तो घनी दुर्दशा थे અને જો અનાજનો સંગ્રહ હોય તો દુષ્કાળના જમાનામાં તો અનાજ ઉપર વિના માણસો ભૂખે મરી જતા હવે અટાણના જમાનામાં અનાજ ન વેચવું તેનો પણ એક તેનો પણ અપવાદ કહે છે કેમ કે ગયા વર્ષ નું કરી બદલાવી નાખું એ વેચી નાખવાનું પછી માનો બીજું વર ન હોય સો મહિના ધનાડા પડી ગયા અને તમે ખાવા એવું રહ્યું નથી તો વેચી નાખો અને એનું બીજું લઈ લેવા તમને એવું દેખાડું અનાજ ન વેચવું તેનો પણ અપવાદ કહે છે કેમ કે ગયા વર્ષ અનાજ તેમાં જો જંતુ પેદા થયા હોય તો વધારે સમય રાખી ન શકાય એટલે તે જૂનું અનાજ વેચી દઈને તેના ધન થી નવું અનાજ ખરીદી લેવું ઘઉ ની સિઝન તો ઠેઠ ફાગણ મહિનામાં હોય બગડ્યા તમારે ભાદરવા મહિનામાં તો ઓલો નવા દે ક્યાંથી તો ભાદરવા મહિના વેચી નાખવાના અને ફાગણ મહિના લઈ લેવાના નવા પણ એમાં ખીલવાડ ન કરવાનો પ્રમાણિકતા ગ્રહસ્થ ના ધર્મો છે ને આ બધા ધાર્મિક બધા મંદિર ધર્મો છે આ તો નથી ગ્રહસ્થ કે નથી ત્યાગી ના એમ ધર્મો છે એટલે મંદિરમાં કેવી રીતે કરવું धर्मस्वी व्यवस्था कहवाजन धन व्यवस्था धर्मित्ते संपत्ति अथवा वस्तुओं व्यवहार के, के, जे के अधिकार कहवा એમાં પછી મહારાજે વ્યવસ્થા કીધી છે કે ધર્મસ્વ ની વ્યવસ્થા કે ભાઈ લક્ષ્મીનારાયણ આદિક દેવ ની પૂજા કરવી વિધિ પર્વ અને હર કોઈ આવેલો અનારથી છે કરી જ ન કરવું કઈ ન આવવું હોય દુષ્કાળ પડ્યો ને કોઈ ધર્મ તો ન આવ્યો અને પોતાની પાસે કઈ નથી તો એને ભિક્ષા માગીને ખાવ પણ કરવું આવે અને તો એને દ ભોગતા વશિષ્ટ એમ એમાંથી વિનિયોગ હોય તે બીજાને કરવાનો પોતે બધું ભોગવવું એવું છે એને માટે તો છે નહીં એટલું બધું ભોગવી ન હોય કે બીજાને આપી દે અને આ એનો પરિવાર વિશાળ પરિવાર એટલે એનો સત્સંગ પરિવાર એમ કે મંદિરમાં આવે અને બધાને એને માટે મહારાજે લખ્યું છે ને અનાજ આવે તો જમાડવો એટલે એને એના માટે ઉપયોગ કરે એમાંથી પછી બધા બદલાવી નાખે અત્યારે એના એના હાથમાં તો એ ધણી નથી એના હાથમાં ખાલી એને બહાર સાઈડમાં રાખી દીધા અને મંદિરોમાં જે વ્યવસ્થા કરતા હોય તો એની ઉપર ઈ ફરજ આવે ફરજ ઓલાની ઉપર ને ઓલા ઓલાની ઉપર એવું ન હોય આ તો ધન અંગે મહારાજે આવી આજ્ઞા કરી ધર્મસ્વ અંગે ધને નહીં ધર્મ સ્વ માં બધું આવી જાય દાણા હોતે આવી જાય ધન હોતે આવી જાય બધું આવી જાય ધર્મસ્વ અંગે મહારાજે વ્યવસ્થાઓ કરી છે અને શાસ્ત્રની પણ એ રીતે આ બધા મંદિર ના કોઠારી હોય કલેક્શન કરી લે અને આચાર્ય ને કે તમે આવું કરો તો એ ક્યાંથી કરે એટલે ઓલું તો આચાર્ય એના ધણી છે એવું માની મહારાજે આમ કીધું છે અત્યારે એ ફરી ગયું હોય તો જ્યાં ધન ની ગતિ હોય એને એ લાગુ પડે જ્યાં બધી ધર્મ સ્વ ની ગતિ હોય તો એની વ્યવસ્થા કરનારા હોય પાઠશાલા વિધાપ્ય ચારાજે કીધું છે એ ધર્મ અંગે કીધું છે એ શ્લોકો છે એ ધર્મ અંગે કીધા એટલે એ વ્યવસ્થાની ફરજ છે અનાજ ના વેચવું તેનો પણ અપવાદ કહે છે કેમ કે ગયા વર્ષ નું અનાજ તેમાં જો જંતુ પેદા થયા હોય તો વધારે સમય રાખી ના શકાય એટલે તે જૂનું અનાજ વેચી દઈને તેના ધનથી અનાજ વેચવામાં જે દોષ શાસ્ત્રોમાં કહ્યો છે તે આમાં નથી પરંતુ તેનાથી તો ગ્રહસ્થ ધર્મનું રક્ષણ થઈ શકે છે ધર્મ સ્વ છે એટલા માટે મહારાજ કેવું પડ્યું તમારે નહીં વેચવાનું ગ્રહસ્થ વેચે તો ભલે વેચે અહીન છે કે સર્વે વિનિમયુક્ત લોનિમય કરે તો એમાં શાસ્ત્ર ને કઈ દોષ નથી કે વાંધો નથી અને દાતા વાંધો ન હોવો જોઈએ દાતા એમાં જળ હોય કે તમે હળી ગયેલું છે તો એ જ ખાવ કારણ કે મારું છે તો એ દાતા બરાબર નો કહેવાય ગાડી હાવ ઓલી થઈ ગઈ અને એને આપણે ઢળી લઈ લાવવી પડે અર્ધે થી તો એ દાતા એમ કે ના ના એ હળી જાય તમારે જ વાપરો એમ ના હોય કે ભાઈ બહુ ગેરેજ આવે છે ઓલું છે વેચી નાખો કઈ વાંધો નઈ અને એ પૈસા આવે એ નવી ગાડી નાખી દો સર્વે વિનિમયા યુક્તતા લાભ લોભો નતું ચિતહ બધા જ વિનિમય અદલા બદલી યોગ્ય છે પણ તેમાંથી લાભ લઈ લેવાની લોભી વૃત્તિ રહે તે યોગ્ય નથી તેથી કેવળ ધાન્યનો વિનિમય જ કરવો બીજી વસ્તુનો ન કરવો એવી શંકા પણ દૂર થાય છે બીજી વસ્તુનો પણ વિનિમય થાય અને શાસ્ત્રકારોનો એ અભિપ્રાય છે કે કોઈ પણ ધર્માર્થે અથવા તો ધર્મ ભાવનાથી જે દીધી હોય એનો વિનિમય પણ દુખિષ્ટ કરીને અને પોતે એને વાપરીને દાતાના સંકલ્પ પ્રમાણે અને પછી જયારે જૂનું થઈ જાય અથવા તો મુશ્કેલી થાય તો એને તમે વેચીને બીજું નવું કરી શકો એમાંથી દૂર થાય છે એટલે એ શંકા કરવાની યોગ્ય નથી બીજી વસ્તુનો પણ શાસ્ત્ર સંમત છે શાસ્ત્ર એને સંમતિ આપે છે ધર્મ છે ને એ લોક સંગ્રા એ લીડર છે ને બધા આખા સમૂહ ના લીડર છે એટલે ઈજ એમ કરે એમ બીજા અનુસરવાના છે ખાલી આચાર્ય છે આચાર્ય માટે આચાર્ય ને એટલા માટે આજ્ઞા આપી છે કે આખો સત્સંગ તમને ફોલો કરે અમુક વસ્તુ અમુક એની પ્રાઇવેટ છે આજ્ઞાઓ અમુક ભાઈ તમારે મોટે ભાગે તો લોકસંગ્રહનો જ હેતુ છે પણ છતાં લોકસંગ્રહનો હેતુ હોય એની પ્રાઇવેટ પણ એમ કે સિક્યોરિટી હોય સ્ત્રીઓને મંત્ર ઉપદેશ ન કરવો એ તો એ છે તો લોકસંગ્રહ જ કારણ કે આચાર્ય જો દૂર રહેતા હોય તો બીજા દૂર રહેવું પોતાના માલિક જ દૂર રહેતા હોય તો બીજા પણ દૂર રહેવું એવું લોક સંઘ્રહ પણ એની હોતે સિક્યોરિટી એટલે આચાર્ય ના ધર્મ છે એવા છે કે સાધુઓ સંપ્રદાય ના સત્સંગીઓ આખું સંપ્રદાય હેતુ એને અનુસંધાન માં રાખીને મારા જેવા એને આજ્ઞાઓ કરી છે ભાદરવા મહિનાની સુધી ચોથ જે સિદ્ધિ વિનાયક ચતુર્થી નામે પ્રસિદ્ધ તિથિ છે તે દિવસે વિઘ્નરાજ ગણપતિજીની માટીની મૂર્તિ કરીને તેનું સિંદુર દુવા લાડુ નો થાળ દુર્વાંકુર દુર્વાંકુર લાડુ નો થાળ આદિ થી પૂજન કરવું કરવાથી આપણે કઈ બીજું કરવાની જરૂર નહી એવી માન્યતા છે એ ઠીક નહી મહારાજ ના અનન્ય થ ના નથી પણ બીજા દેવતાઓને રિસ્પેક્ટ આપો એમાં તમારી અનન્યતા ખી જાય એવું નથી મહારાજે ખુદ આ બધા દેવતા અવતારોના સ્વરૂપો પધરાવા હનુમાનજી શિવજી ગણપતિ એની બધાની પ્રતિષ્ઠાઓ બધી જગ્યાએ કરી છે મહારાજ ખુદ પોતે કરી છે વૈદિક વિધિ નું રક્ષા થવી જોઈએ ભગવાન શ્રી યદા યદા ધર્મ ગ્લાની ભવતી ભારત અભ્યુત્થાન અધર્મનામિત્રણા સાધુના વિનાશાય રક્ષ તમે ત્યાં ગણપતિ ની પૂજા કરો એટલે ગણપતિ માં નિષ્ઠા કરો એવું નથી અને ગણપતિ માં નિષ્ઠા થઈ જાય એને પૂજા કરે એટલે નિષ્ઠા થઈ જાય એવું નથી વૈદિક વિધિ પ્રમાણે મહારાજ ની આજ્ઞા છે એટલે કરવું એવું થઈ કારણ કે શ્રી ગણપતિજી શ્રી કૃષ્ણ ભગવાન ના અંશ છે એ વૈદિક છે કે અવૈદિક છે કેવી રીતે વેદમાં કીધા હોય વૈદિક કહેવાય ને વૈદિક કોને કેવાય બધી એવી ક્રિયા છે કે વેદનું પ્રતિપાદન કરે વૈદિક પ્રતિપાદન કર્યું મહારાજ કે પોતાનું પ્રતિપાદન કર્યું નથી તો એ ઓટોમેટિક થઈ જાય છે જે વેદો નું પ્રતિપાદન કરે એને બધા પ્રતિપાદન કરે અને જે પોતાનું જ પ્રતિપાદન કરે એને બધા નિષેધ કરે કે તમે નહીં બીજા કોક ને મૂકવાય અને મહારાજે તો વૈદિક વિધિ માં બધા મંદિરમાં બીજાના સ્વરૂપ બીજા અવતારોના સ્વરૂપ પધરા તોય બધા એમ કે નહીં એ અવતારો નહીં અમારે તમે એ મહારાજની ખૂબ ઇજો કેટલી એવું કોઈ અવતારે કર્યું નથી અને કોઈ અવતારે થી થયું નથી એવું કોઈ અવતારથી થયું નથી એટલે મહારાજ વૈદિક છે એ અવૈદિક નથી આપણે અવૈદિક થાય પાછા મહારાજ ને નામે આપડે બધા કે મહારાજ ને કોઈ શાખ ની જરૂર ખરી બીજા જે ગીતા ભાગવત ના લઈ નિષ્ઠા બરાબર અને ઓલું તો એનો અર્થ એવો છે મહારાજે કર્યું બરાબર નથી હવે તો કોનું કર્યું બરાબર કોનું કર્યું બરાબર વેલિડ કોણ વેલિડ કોણ આપણે કરીએ બરાબર લેવું આપણે મહારાજ કરતા ડાયા દોઢ ડાયા થયા ને એક વસ્તુમાં એવું રાખીએ કઈક વાંધો નહીં એમ મહારાજમાં જે સર્વોપરી છે એમાં રાખીએ કાંઈ હાલો ભાઈ મહારાજ એમ કે તમે બીજા અવતાર માનો તો માનવાની જરૂર નહી મહારાજ એમ કે અમારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન છે એમાં એમાં આપણે બદલાવીએ કો તો વાંધો નહીં કે અમારા અવતાર છે અમારા ઈષ્ટ દેવ છે એટલું કહીએ પતિવ્રતા ધર્મ છે પતિવ્રતા નો ધર્મ હું કે એક પતિ પતિના કુટુંબી પતિના કુટુંબીઓ બધા ઠોકરે મારે તો એનું પતિવ્રતા હોય પણ જાય એના મા બાપ ઠોકરે મારે પતિવ્રતા કહેવાય પતિ ને મા ઠોકરે મારે તો પતિવ્રતા કહેવાય થોડી પણ એટલું ધ્યાન રાખવું જોઈએ કે મા બાપ છે એ પતિ કરતા આગળ ન્યાજ આવે એના મનમાં એના હૃદયમાં જે સ્થાન છે એ પતિ કરતા આગળ કોઈનું ન હોય એને પતિવ્રતા કહેવાય પોતાના પતિ નામે મા બાપ ને દે એના મા બાપ ને શું આવા આવા ના છે તો એ તો પતિવ્રતા પણ કહેવાય નઈ એને મહારાજની નિષ્ઠા પાછી ખુઆક રાખે અને મહારાજે એવું કર્યું છે બધા દેવ પધરા બધા બીજા ઈતર દેવો પથરા બધી વેધ વિધિ અને તોય બધા એના હૃદયમાં સ્થાન છે એ મહારાજ વખતે મહારાજ નું જ હતું બધા મહારાજ તમે તમારે ગોપીનાથ પધરાવો એનો વાંધો એટલે તો મહારાજે પછી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ને એવું બધું છે સત્સંગી જીવનમાં આવે છે પ્રકરણ મહારાજે પેલા બધી મૂર્તિઓ બધી નરનારાયણ ભગવાનની ને એવી પધરાવી પછી બધા ગઢપુરવાસી ભક્તો એ કીધું કે મહારાજ એ તો બરાબર વાંધો તમે કીધું છે અમે પૂજા કરશું પણ અમારે હું જોઈ છે વાત છે આ પરોષાસ્ત્ર નથી હોતું કેવું હોય કેવો આકાર પ્રકાર હોય આ વખતે પુરસ્તરણ કરાવી નાખ્યું એટલે ભાઈ કીધું અમારે તમારી મૂર્તિ હોતી જ હોય છે તમે કહો છો એ બધા કરો ને એમ કે આ અમે કુચો નાખી દેવું કચરા પેટી ભાઈ દીધો છે એવું નથી કીધું કારણ કે શ્રી ગણપતિજી તો શ્રી કૃષ્ણ ભગવાનના અંશાવતાર છે આ બાબત આગળ શિક્ષાપદ્રી શ્લોક સમજાવેલું જ છે પાદરવા સુધી ચોથને દિવસે ગણપતિનું પૂજન કરવું આમ ભવિષ્યોતર પુરાણમાં કહ્યું છે ચતુર્થ્યામ ભાદ્ર શુક્લામ હૈમી વા મૃણમયીમ અપી ભક્ત સંપૂજ સુધી પ્રત શુક્લૈશિલ સ્નાવા મધ્યા પૂજએ છુર્વાયુગ્મેદકાદ્યેર નિજવિત્તા પૂજએત્સ સંક્ટ લીયતેખિલ ન વિઘ્ન જાયતે ક્વાછીત પ્રાપ્યાત્લં સદ્બુશાળી મનુષ્યે માટી ની અથવા સોના થી મૂર્તિ કરાવવી અને ભાદરવા સુધી ચોથ ને દિવસ ભક્તિ તેમની પૂજા કરવી સવારે થોડો ચતુર્થી દિવસે તુલસી ની પૂજા હો તે થાય ચોરાશી શ્લોક કીધું છે કારણ કે એ શ્રી કૃષ્ણ આવતા તે દિવસે એની પૂજા થાય ચતુર્થી સિવાય નો થાય તુલસી એક ભગવાન ને ચડે છે વિષ્ણુ જ ચડે છે બીજા કોઈ જ હનુમાનજી ને તુલસી ન ચડાવે ગણપતિ તે દિવસે શ્રી કૃષ્ણ ભગવાન નો અવતાર છે કૃષ્ણ અવતાર છે એવું શાસ્ત્રો મંતવ્ય સવારે થોડા ધોળા તલ પાણીમાં નાખીને તેનાથી સ્નાન કરવું સ્નાન સવારે થોડા ધોળા તલ પાણીમાં નાખીને તેનાથી સ્નાન કરવું પછી બપોરે દુર્વા યુગમાં બબ્બે પાન ધરોના અંકુરથી અને નૈવેદ્યમાં લાડુ વગેરે કોઈ પણ વિઘ્ન તેને નડતું નથી અને એવી બુદ્ધિ થી કરવું મહારાજે કીધું છે વૈદિક વિધિ છે ભગવાન છે અને તેને મનવાંછિત ફળ મળે છે ગણેશ ચોથનો તિથિ નિર્ણય તો ગણપતિ ચોથ ત્રીજના વેધવાળી ઉત્તમ ગણાય છે બે ચોથ હોય તો પહેલી ચોથ લેવી પહેલી ચોથ બપોરે ન પહોંચી હોય તો બીજી ચોથ બપોરે પહોંચતી હોય તેવી લેવી આમ સત્સંગી જીવનના વાર્ષિક વ્રતવિધિમાં કહ્યું છે ત્યાં રીતે આસો માસની વધ પક્ષની ચૌદશ જે નરક ચતુર્દશી આવા નામથી પ્રસિદ્ધ તિથિ છે તે દિવસે હનુમાનજી જે શ્રી રામચંદ્ર પરમાત્માના દૂત ભક્તના રૂપમાં પ્રસિદ્ધ છે ચિરંજીવી તથા ભગવાનના એકાંતિક ભક્ત વર્ષા તેલ સિંદુર અને આકડાના ફૂલ વગેરેથી કરવી મહાવીર હનુમાનજીની પૂજા કરવાથી ભગવાન ઘણા પ્રસન્ન થાય છે તે શ્રી રામચંદ્રજી ભગવાને જ કહ્યું છે કે એ ત્રમ સંપૂજયંતિ પૂજયુર્જે યમતિથો નરાંત નરકાન ભવિષ્ય મિયનુમાન જે મનુષ્યો કાર્તિક મહિનો અને કૃષ્ણ પક્ષ પહેલો આવે ચૌદશ અર્થાત યમતી થી નરક ચતુર્દશી ચતુર્દશી દિવસે તમારી પૂજા કરશે તે ક્યારે નરક લોકમાં નહીં જાય અને તે મારા વાલા થશે આ ચૌદશ સંગવકાળે સૂર્યોદયથી ત્રણ મુહૂર્ત પછી અર્થાત સૂર્યોદય પછી લગભગ બે કલાક અને ચોવીસ મિનિટને સંગવકાળ કહે છે ત્યાં પહોંચતી હોય તે લેવી આ ગણપતિ અને હનુમાનજી બંને દેવની પૂજા તો સમસ્ત ગૃહસ્થોએ પણ સમાનપણે કરવી જો તેમને ઈષ્ટદેવનું સ્વરૂપ અર્થાત ઈષ્ટદેવ તેના માધ્યમથી સાક્ષાત રહ્યા છે એમ માનીને જો પૂજા ન કરે ને અન્યાશ્રય દોષ ગણે તો સંધ્યા વગેરેમાં સૂર્યાદિતતા હોય છે તે પણ નિષ્ઠ ગણાશે સંધ્યા કરવી એમાં તો સૂર્યની પ્રધાનતા હોય છે એ જો ન કરે તો એનો અર્થ એવો છે કે વેદમાં વિશ્વાસ નથી કોઈ શાસ્ત્રોમાં વિશ્વાસ નથી એ કપોળ કલ્પિત થઈ ભગવાન નો નિશ્ચય થાય છે ભગવાન નો નિશ્ચય કર્યો હોય એનો વિશ્વાસ નહી શાસ્ત્ર કરીને જો કર્યો હોય તો એમાં વાંધો નહીં એમ ભીષ્મ પિતા શ્રાદ્ધ કરવા ગયા તો સંત નું મહારાજે ઊંચા હાથ કર્યા તું મને આમાં ઓલી પીપળે નાખ ને ઓલે પડે નાખ ને એને કરતા મને દઈ દે ને લાવે હું દઈ તો ભીષ્મ પિતા ના પડે એમ નહી મને તમારા તમારા હાથ છે બીજાના કોઈને એ મને મારે એના એમ નથી જોવું મારે તો શાસ્ત્ર કે છે કે આમ કરવાનું એટલે કરવા એટલે તમે હાથ હંકેલી લો હું નાખું પછી ને હાથ લઈ લેજો એટલે શાસ્ત્ર નો વિશ્વાસ વધારે વ્યક્તિ કરતા શાસ્ત્ર નો વિશ્વાસ વધારે સનાતન છે એટલે શાસ્ત્ર ને આધારે વિશ્વાસ પણ એનો સનાતન રહે આપણે ભગવાન શરણે આવ્યા છીએ તો ભગવાન આપણી મુક્તિ કરશે એ આગળ નક્કી કેમ થાય નક્કી કેમ થાય એને शास्त्र आधार शास्त्र में कीधुलेक् भगवान से शास्त्र योनित शास्त्र है मूल कारण भगवानी प्रती मूल कारण भगवान तो सिद्ध वस्तु तो पी शास्त्रोनित व्यम लख ભગવાન તો સિદ્ધ યોગવાનુ છે ભગવાન ની પ્રતી કરાવવામાં શાસ્ત્ર કારણ છે સિદ્ધ વસ્તુ પણ સાક્ષાત કરાવવામાં શાસ્ત્ર કારણ છે એટલે એને શાસ્ત્ર યો તો એની ભક્તિ કપોળ કલ્પિત થઈ જાય ભક્તિ નો વિશ્વાસ નહીં સ્વામી વાતોમાં લખ્યું કે શાસ્ત્ર શાસ્ત્રમાં કીધા છે એ લક્ષણે કરીને ભગવાન અને શાસ્ત્ર કીધા છે એ લક્ષણે કરીને સાધુ સાધુ શેણે કરીને નહીં પરચાના આધારે સાધુ નહી શાસ્ત્ર માં કીધા જેવા લક્ષણ છે કે નહીં આધાર છે પરચા તો હોય ખરા ભગવાન એવું નથી ન હોય પણ એને આધારે તમે એનો નિશ્ચય કરો તો નિશ્ચય કરો સ્વામીનારાયણ પ્રમાણે છે તમે ગબર ગબર ગંડિયા થી શાસ્ત્ર ને જ ઉલાળી નાખો કે વેદ હું ભળી અને શાસ્ત્ર હું સહી તો આપણે તો એનો નિશ્ચય ભગવાન નો થાય થયો નો કહેવાય ભગવાન નો નિશ્ચય છે એ શાસ્ત્ર કર્યો અને ભગવાને જે પ્રતિપાદન કર્યું છે એ શાસ્ત્ર પ્રતિપાદન કર્યું છે અવૈદિક અવૈદિક ની ઉપાસના કરવી એ વૃથા છે તો સ્વામિનારાયણ ભગવાન તમે ઉપાસના કરો છો એ વ્રથા કરો છો કે હાથી કરો છો એ વૈદિક છે કે નહીં વેદમાં એનું નામ છે કે નહીં એટલે કીધું વિઘ્નેશ એની ગણેશ ગણપતિ પૂજા કરવી ત્યારે તો ગણપતિ ની પૂજા કરવી છે એ તમારે ઈષ્ટદેવ તરીકે કરવી છે એવું નથી એમ પણ ઈષ્ટેવ ના છે એના અંગ છે પરિવાર છે ત્યારે તો સમગ્ર વૈદિક કર્મલો પ્રસંગ આવશે માટે તે તે પ્રસંગો એ ઈષ્ટદેવ નું સ્વરૂપ જાણીને પૂજવાથી પણ અન્યાશરે દોષ આવતો નથી ઈષ્ટદેવ ની આજ્ઞા છે ઈષ્ટ દેવ નો પરિવાર છે એવું જાણીને પૂજા કરે ભાવ થી કરવી સસરા પૂજા હું કે મને કરે એવું નથી એમ કે એની સેવા કરે હું કે મને ભાવ કરે એમ આ મહારાજ ના બધા પરિવાર છે એટલે એની ભાવ પૂજા કરવી ઈષ્ટદેવ છે એવું નથી તમારે એ તો હોવ ને મારા જ નહીં ખબર છે તમારી ઈષ્ટદેવી નથી જય સ્વામી મહારાજ જય